દસ ની પુરાવો છે શાંતિ ના થઈ ને પાર આવે એવો છે તમને કેવું લાગે ભગવાને બનાવેલું નથી આ જતા વાણી કેવી હોય હોય કે દરેક ધર્મ વાળા પોસાય જે? સાચી કરેક એથી પછી કરેક ના સુ રિયલ વાણી છે રિયલ અને આ જગત બધું રિલેટીવેલું છે રિલેટી શું કામ છે આપડે તો આ તો સાયન્ટિફિક સંયોગ આપડે કેવા માંગીએ છીએ આ લોકો ને કે ભાઈ આ જગત કેવી રીતે ચાલુ છે તે આપડે તો આપડું પોતાનું જે દેખાય ને સંયોગો બધા સાયન્ટિફિક જ દેખાય છે બધા જે દેખાય છે ને પછી નાખે સમજો સમજી આ બધા શુદ્ધાત્મા સહયોગો છે બીજું કયું છે નહિ અને અજ્ઞાની તો હું કરું છું છે ના મારી ગાય છે એમને આવું છે અને જ્ઞાન થયા પછી શુદ્ધાત્મા ને સહયોગો છે શું સંયોગો કેમ છે મને સાસુ અપા નાન દંશન સમજુઓ એને સહયોગો કયા છે જ્ઞાન ને દર્શન નો છે શું છે ભાવા કેવા નથી કેતા આપણે ફરી કેતા હું ફરી બરોબર ને એ બધું બાહિર ભાવ છે બહિર્ભાવ કેવા એવું લાગે છે તમે અંતર ભાવ એવા નહી હોય કે બહિર્ભાવો છે એના સહયોગો તેથી ઉભા થયા તો ભગવાન ક્યા છે શું ક્યાં કે બહિર ભાવા ચેતા મેરા ભાવા સવરે સંજોગ લખના બહિર ભાવ સીધો કઈ આપણને કે કયો ભાવ કર્યો હતો તકે સંજોગ લખાણો પડશે તકે વાય ભાઈ તો શું ભાવ કર્યો છે આપણને ખબર પડે ના પડે હા નોકર આવ્યો શું કર્યો ખબર પડે પડે ખબર પડે